એ આવો આવો આવી ગયા અરે વાઈ આજે તો ચિદાંશી આવી છે કાવ્યા છે લાભુ છે અને ઓહો હો આમ દૂર દૂર અમેરિકામાં બેઠા બેઠા પણ સાંભળો સાંભળો આજે હું તમને પરીની વાર્તા કહેવાનો છું આ પરીની વાર્તા વાર્તા નામ છે પરીના મગજને આવેલો વિચાર સુંદર એક હતી ચાંદા મામા જેવી અને બીજી હતી ચાંદા મામા જેવી એકનું નામ હુર અને બીજી નું નામ સુર એક દિવસ હસા હસી અને એકબીજાની મસ્તીઓ કરતી બેઠી હતી એવામાં આ નદી પાસેના રસ્તા ઉપર થઈને એક ખેડૂત બે દૂધ જેવા સફેદ રંગના બે બળદ લઈને નીકળ્યો અને તેને કહ્યું આ ખેડૂતના બળદના શિંગડા દરરોજ દસ હાથ લાંબા થશે બોલો हूर नामनी परी आवू बोली के तो मी पर ते दिवसे तो पड़ी दिवसे सवारे ते सवरे घर मलद ने बहार का गयो ने त्यारे कारण बहार निकली सको બળદના શિંગડા તો બારણામાં જ ભરાઈ જતા હતા ખેડૂતે અને ભાઈ પછી તો આ ખેડૂતના બળદના શીંગડા એકદમ થી વધી ગયા છે એ ખબર સાંભળીને ગામના બધા લોકો તે જોવા ગયા બળદના આવા વધેલા શીંગડા જોઈને બધાને તો વિચાર શીંગડા તો ભાઈ આ દસ દસ હાથ વધવા લાગ્યા હતા બોલો ખેડૂત તો વિચાર કરે કે મારા બળદને એવો તે વળી કયો રોગ થયો હશે દિવસે વધે એટલા રાત વધે છે પણ ભાઈ આવા મોટા શીંગડા વાળા બળદને વેચાતો તે કોણ લે શીંગડા તો વધતા વધતા એવા વધ્યા એવા વધ્યા એવા વધ્યા કે એક દિવસ એમાંથી ઝાડ ને જેમ નાની મોટી ડાળીઓ આ અદ્ભુત એવા બળદ ને જોવા તો ભાઈ આમ દૂર દૂરના લોકો ખેડૂતના ઘેર આવવા લાગ્યા બોલો કે ચાલો ચાલો પેલા ખેડૂતના બળદને તો શીંગડા બહુ વધે છે ક્યારે કોઈક સુરત થી આવે ક્યારે કોઈક મુંબઈ થી આવે કોઈ વલસાડ થી આવે એમ ખેડૂતના ઘરે તો ભાઈ રોજ લોકો ઉમટી પડે પછી તો આ ખેડૂત પણ બળદના શિંગડા બતાવી पैसा कमा लगे बता वेपार जादू बड़द तो ते क्या हो एक दिवस हमारे स्वर्ग मई जो त्याग मेडूत के, त्या के खेती करे ए तो બળદનું શીંગડું પકડી અને ખેડૂત તો ભાઈ ઊંચે ચડવા લાગ્યો હોય ત્યારે તે વખતે સ્વર્ગના ખેડૂતો ઘઉં વાવતા હતા બોલો સ્વર્ગના ખેડૂતો પણ આ પોતાના જેવા જ એક ખેડૂતને જોઈને એને પાસે બોલાવ્યો સ્વર્ગના ખેડૂતોએ અને સુખડીનું એક બટકુ આપ્યું કોદાળી આપી હોય અને પૃથ્વી ઉપર પાછા જવાની રજા આપી કે જા ભાઈ હવે તારા ઘેર પૃથ્વી ઉપર પાછો ચાલો જા ખેડૂત તો બળદનું શીંગડું પકડી નીચે ઉતરવાનો ઘણો ઘણો પ્રયત્ન કરવા લાગ્યો બળદના શીંગડાની નાની નાની ડાળીઓ નાની નાની અણીયો એને ઉતરવામાં નડવા લાગી હો ભાઈ એના તો પેન્ટમાં ફસાઈ જતી હતી પગમાં વાગતી હતી એટલે એ તો ભાઈ કરીને નીચે ઉતરી જ ના શકે હોત તો બિચારો ભારે ડરી ગયો અહીંયા પૃથ્વી ઉપર ખેડૂતની પત્ની ને એના નાના બાળકો રાહ જુએ હો કે હમણાં બાપા આવશે અને સ્વર્ગમાંથી સુખડી લાવશે પણ ખેડૂત તો નીચે ઉતરી જ ના શકે ને આપણા ખેડૂત અહીંયા જમીન પર ખોડ્યું આપણી પૃથ્વી ઉપર આવી રીતે ભાઈ તે ખેડૂત સોનાની કોદાળી લઈને પોતાના ઘેર આવ્યો અને પછી તો બધા એ ખાધું પીધું અને ખેડૂતને તો સુખડી આપીયે નહી તો ભાઈ આવી હતી આ પરીની વાર્તા તમને બધાને મજા પડી ને चालो आओ जो, आओ काले। वो तमने बीजी चलोज कही भाई आओ जो, हम सुई जाओ वातो नहीं करता अने सपनामा सपना खाजो आओ जो